ना तो पेली पुरुषार्थ ने प्रारब्ध वच्चे लाइन है ज्ञा जी सके हम क्यू ने तो ये ज्ञानी कई रीते थवा आके आके एक माना सब प्रारायम करता के के है है. ही कही માથું સારું ઘર સાર કાર્ય થાય પેટમાં દુઃખી કાર્ય થાય વસ્તુ વસ્તુ સાયન્ટિફિક લાંચ લેશે ખુબ જબરજસ્ત પણ મનમાં તો ખૂચ્યા કરે છે કે આ લાંચ ક્યારે સુધી જાય અને ક્યારે લાંચો તમે રહો એવું ક્યાં કરશે એ પૂછરા બધા પગલા બધા તમે એકલા રખડી બર્યા પછી લેતા નથી બુટા મનમાં વિચાર ગયો ના લે એની એ નથી લેતો છતાં મનમાં વિચાર કે લેવી જોઈએ એટલે એ આવતો ભાવ લેવાનો આવો કર્યો હતો અને લે સાથે નથી લેતો એ બધું જોડા નથી લેતો એ નો ગયો નકામો પોતે લેવાનું એટલે બહુ જ બગડી જીવ પેલા સુધરી ગયો એક માણસ વીસ ભાવના કરી શકે હા એટલે એમાંથી ઓગણીસ ઓગણીસ ભાવ વીસ ભાવ એ ઓગણીસ ભાવના એક ભાવના સાચી ને એક માણસ વીસ ભાવના કરે તો એમાંથી એટલે બધી પણ ભાવના બધી એક થી બધી થાય દાખલા તરીકે હોય છે भावना हाथ मोले तो पीते शक्य बने हाथ महतो तो पेप ने बदर ना आत्मा तो आत्मा बोले, आत्मा बोले। तो आ, बे आत्मा तो ने, ने, एक मशीन थी गयु आत्मा तो हाथ में बोलेज नहीं बोले थे थे तो रमकड़ा पटलीपासा आटल बढ़ू भागम दौड़ अव त्या जाओ आना पेलू पो पे आकर જ્ઞાન પ્રાપ્તિ વધારે કર્યા કરે છે પ્રકાશ કરાવે તો એને ઉઠાડી દે કાઢી મૂકી એવી એક પણ જગ્યા નથી દુનિયા સુધરતી નથી એટલે સુધાર ના રહેશે તમે તો અવરું બોલો છો અમારે અવરું બોલું છે અમે જવાબદાર છીએ હવે કે જવાબદાર આપે કહ્યું ને કે બની નું કયું માન એને તો વાત નથી લેવી પણ બૈરી એ કહ્યું કે ત્યાં લોસ લેવી જોઈએ બૈરી નું એનું નથી લેવું તો બૈરી નું કયું માન્યું શા માટે શું કરે ના મારી છો ને જે કેવું હોય કે એમાં શું બગડી ગયું કેવું હોય કે મેન્ટ જે માનવું જ પડે ગમે તેવું કેત હોય હોમ ગવર્મેન્ટ જે કઈ પણ કે બધું માનવું જ પડે માનવું પડે એવું નથી સમજાય ને આપડે નિકાલ કરવાથી નટુવા કે છે કે ખોટું કે ખોટો નિકાલ કરવાનો એવું નહીં સમજાવીએ એટલે આપડે આપડે આપડે સમજાઈએ હા એ તો અધિપતરો કરીએ છીએ પરિવાર ના નોંધ રાખે છે કે જયારે ગાતા ઢીલા થશે ત્યારે કેવું છે જે લોકો જાણે છે પુસ્તકો માં છે એ બધું લૌકિક છે તેથી ગુતા કરે છે લૌકિકા ગુતા કરે છે ટિકટ માટે ઘણી ચિંતા હોય નીકળત કેવું બાર રિલેટિવલ્યુમ અમારી વાણી આવરણ ભેદ હોવાથી થોડી રાતમા સુધી પડે પણ પછી હું એવું બરો સાત હજાર ચાર હજાર હતી કોણ બોલે તો કોણ બોલે છે કોઈ દે કે આપણે કહી બોલે એ રત્તા બોઈ દે કે આપણે કહી તુંrowData તું નાદા રસ્તા તું શું બોલે કે તૈ નાદા રસ્તા તી લે ઓરિજિનલ ટેપ કઈ ઓરિજિનલ ટેપ ઓરિજિનલ ટેપ કઈ ઓરિજિનલ બે આપણે કઈ ઓરિજિનલ આ ના કે પણ નિપેડે રહે રા ઓરિજિનલ સે એની બધી બધી ઉતરે છે આવશે બોલે ભેદ હતી જા મારવા જઈએ નારતો નથી કરતો કોને કોને મારવા જોઈએ મંદી ઊું કરે મનથી ઊંધું કરે એ મંદી ઊંધું કરે એ પૂછા છતું કરે એ પણ પુરુષાર ને પોતાના મનથી છતું કરે એ પણ પુરુષાર ને છત્વે ગયે તત્વ પૂછા કહે ઊંધું ગયે ઊંધું થઈ જાય તેની બસ હતું કહ્યું એવું નહીં તો નથી નિર મુક્તિસોગર જ આદિ આદિવાર લાગેલા કેવું जरूर बुद्धि તમને કહેતા હું બે બે ના જતો હતો મને જાણી કા ગાડી મને બતાય છે કે માત્ર મારા હાથે ન બોલે યાદ બનાવો છો બનાનો તો ક્રાફ્ટ કર તો જ નકતા પાંઠે હતો હા પાદિન તેર ભાઈઓ ઉખપોઈ જાતી કે એ ના કેવા નહી ઓઢ્યા તેમ મને ધમની દે કે કે તલ્ટી પ્રશ્ન છે કે બુદ્ધિ કોઈક વાત કબૂલ ના કરે ત્યારે શું કરવું ધંધો ની બહાર ના નીકળવા બધા ને એની જે રેડીએ બહાર ના નીકળે છે એ આપણે ખબર ના હોય તો આપણને કેવી રીતે ખબર પડે કે આપડે અંદર છીએ કે બહાર છીએ અંદર તમે હમણાં કહ્યું કે એને સંસાર ની અંદર પછી ત્યારે શું કરવાનું આપડે ના હોય ત્યાં મને જ્યાં આગળ બુદ્ધિ ના હોય ત્યાં આગળ જઈને બસવા નફો પડશે મારી વારી ડગી જાય કે આપણી શ્રદ્ધા એક પછી એક એવા પ્રસંગો આવે કે આપડી શ્રદ્ધા ડગી જાય તો કારણ શું કરેન્દ્ર લોકો બતાવે બાલા ભગવાન સાથી શ્રદ્ધા માટે શું કરવું જોઈએ આપડે રીત ના માન બતાવે ત્યાં બેસતા શ્રદ્ધા બેઠું શ્રદ્ધા બે હારી તમને કઈ આવતો બોલે સુધી ખોટી શ્રદ્ધા ઊંચી શ્રદ્ધા तो कई उड़प न हिसाब यनत अमुक बातों आत्मा कबूल नहीं करते कई उड़प ना हिसाब यू बनत हाँ અચ્છા તો મન જે કઈક હોય બુદ્ધિ કબૂલ ના કરે છે શા માટે એવું એવું થાય છે શા માટે અંતસ્કર માં જેનું તરણ હોય અંતસ્કર માં જેનું તરણ હોય તેનું ચાલ કરે બાઈક બોડી મેન બુધે તીયા હંગાર તે જ્ઞાન કરલ આપણે એવો કેમ કરતી જવાનું કે આપણા માં બુદ્ધિનો ચલણ છે એટલે આપણે તર બુદ્ધિનો ચલણ વેરે ના દીકરા છે એટલે બુદ્ધિ થઈ ત્યારે એક જ રહે અંદર રહે અંદર રહે બુદ્ધિ માં બેસી જાય હંગાર દુસરા જેવો અંદર દેખ દે નો ગેજુ છે આપડે બધા સવાર ના પ્રાર્થના કરીએ છીએ ત્યારે નમવારે અંતાણું બોલીએ છીએ પછી આપડે બીજા દેવો ને બધી પ્રાર્થના બોલીએ છીએ ત્યાર પછી ઓમ હ્રીમ ણ અને ઓમ હ્રીમ શ્રી અર્હન નમ આમાં શું ફેર રહ્યો છે જુદી જુદી જુદી જુદી આપણે આપડે બહુ રેતા માં મેં તો મારે કહે કે કાગળ તો જુદી જેવું બોલો એવું ખબર છે એમનો પ્રશ્ન છે પ્રાર્થના અથવા નામ જપ માં મન ની એકાગ્રતા માટે શું કરવું જોઈએ નામ જપ કરવાથી જો એકાગ્રતા ના આવતી નામ જપ એ બોલું મોટેથી બોલ ચારા પર તો ચાલે બરાબર બોલ તો ચાલે એટલે કિટી કિટી વર્તે ચાલે પ્રજ્યોતી બોલે કે એક આ ઘરે તો થઈ દેજો ભાઈ બી બોલ સુદે કે કાક તો થાય કેવી રીતે થાય કેવી રીતે બોલે બોલવાનું બોલ જોયો છોકરા ના આવી જાય ને પચાસ ચૌદ ચાર ચોરાસી જે તમે છો આત્મા જાણતા નથી પોતે નથી ત્યાં આરોપ કરો છો નરોત્તમ છું નરો ના લોકો ને ઓળખવા અનુસાર છે નહી કે તમે આરોપ કરો છો ઇસી ફર સાંગ બલીફ હુંર તો ઇસી ફર ફર સાંગ બલીફ હું પટેલ તે શેકાન તો બલીફ અમાર મામો તો દર દોંગ બલીફનો કાકો દોસ કેલી અંગ બલીફ ગોરો થી કાકાલ કામ કાલો થી અમાર થી એન્જિનિયર સુભાનજી પતિ રામ મેરી ફો બાય નો ઘણી થઈ ઘણી કે મેરી રામ મેરી ફો મજા આ રહી મજા એમાં મજા નથી પણ સતાયની સમજજે છે સમજ સરકાર <sharp> <try> <Pick> <up> <try> <try> <try> <try> તમે આખા હાર આવ્યો હોય એવા સંતોષ બધા બઉ મળે સંતોષ એટલે શું આચરેક ના વાળે નઈ તો આચરો આપ્યો અને એ જો દેખાય તો એને ફોલો કરવું પડે આપડે અને જ્ઞાની પણ મળે વર્ગાય બી વસ્તુ છુટકારો કરી મોક્ષ દાતા પુરુષો આવે મોક્ષ આટલા પેપર વખત જીવ એનો સંજોગ હોય ને આજ્ઞા હતી આજે એમ કે હું લઈ આવ્યો એટલે સંજોગ એમનો આવ્યો પટેલ સાહેબ કે છે કે હું આજે લઈ આવ્યો એટલે એમનો સંજોગ હું આમ તો રામાનુજ આચાર્ય માનું છું અને એમાં એવું છે કે મારો જે આત્મા એ પરમાત્મા નો એક ભાગરૂપ છે એવું માનીયેજ ગયા છે મહાદી ની નબળીઓ નબળીઓ રોગી છે નબળીઓ મધ્ય સામાન્ય હા એવું કેમ નથી હું દેખાય છે ભગવાન આપડે કે હિન્દુસ્તાન ના ભારત દેશ ના જાતિઓ છે આર્યારી નહીટ લોજીક થી કોઈ માણસ ચૂક્યો છે All human beings, they do not Dekha to kya olke olke olke olke Na te E avlo ના ઓળખ્યા હોય પછી એ કલ્પના કરે E આવડો ho હશે તેવું Yes, yes, હશે અને there are so many doubts which are outside of the thinking process i only seek your blessing to remove the illusions i have in my mind and give me clear thoughts to have to have an experience to have the glimpse of it all in my self bhagwan vishe emna mana manma je badi khoti khari ghani <laughs> badi kalpanao chhe એ વિશે સાચું શું છે એ મને મહેરબાની જણાવો મારે જાણવું છે મારો છે ને બધું ગલ્પિત બધું ગંભીત છે ભગવાને આ જગત બનાવી છે Everything. But is your uh, say that was there? to to god ભગવાન ને નથી સનાતન વ બીજી રીતે આપણને સમજાવું આ દુનિયામાં એક છે ને બીજું કશું નથી એમ ગૌ નથી છોકરા નથી દેખાતા ભગવાન ની જે વસ્તુ છે એને ના મળતી હોય આપડે શું ભગવાન ને બહુ ના મળતી હોય આપડી બહુ આપડી બહુ આપડે બધા જ ભગવાન ના જ ને એમ વણ છે ને ભગવાન હોય કે લા દુખી થાય દુખી દે એને કોઈ ભગવાન નથી ભગવાન હોય દુખી ના હોય સરખા હોય બધા હા યુ આર ટ્રુ ધે આર વેરી હેપી વી આર નોટ ધેટ હેપી વી આર નોટ હેપી વી ફીલ લકિયર સુપર હેપી સો નેશાકટ ડિપ્રેશડ વી આર ધ પાર્ટ ઓફ ધ લાર્જ બટ વી સી વેરાઇટી એન્ડ સી ધ ડિફરન્સીસ એન્ડ વી ફીલ ધેર આર ની હેપી ભગવાન ના આપડે ભાગ છે પણ એમનાથી દૂર થઈ ગયા છે આપણે બધા ભગવાન સાથે જુદા પડ્યા in your own world opinion the entity who is present who is all pervade who is <coughs> responsible for all the activities in this world come from the whole universe who is <coughs> the divine <support coughs> <of the> entity <answer, coughs> all in interest me also the creation in whom all the entire world will go and in whom the end you mean a definition you mean i don't think that which we have learned No. So you you believe on this what ah, i i i believe 100% hundred percent but because of the doubts that we have this mind has got doubts so there is a confusion every moment though we know that uh, we are part and part of the art still we feel that we are not really belong there still though and, and so that one may be like happy we are not confident about this thing ha you get sir emne thoda koi glimpse aapo ke emne thoda ભગવાન અને સંસાર સુ છે વિચાર પણ કરો સચોટ કે જાણેલું છે ખાલી કલ્પના વાળું પુસ્તક માં આવી શકતી નથી હોય ભગવાન સનાતન છે Your jiva-tama, once you think you are with yourself, with the soul that is a human being, jiva-tama, if you take out from I, your self... Then you become shiva. Shiva, my God. Without my mind, uh -huh. uh -huh. it is okay, it is not about the jiva-tama. I appreciate this by questionary only. It is good, simple question. ધર્મ વાસ્તવિકતા માં વાસ્તવિકતા હોય ચાલ સમાધિ રે નિરંતર હરેક ચીજ કરતા કરતા સમાધિ રે છે કેવી રીતે ના છોડવું પડે ક્યાં મારા પગ ત્યાં છે એટલે અગત માણસ માનીએ છીએ અંગ્રેજી ભર્યા ના હોત ને તો આ પાણી ભગવાને બનાવ્યું એમ કે ભગવાન ઇઝ યુર ડિમાન્ડ ડિમાન્ડ ડિમાન્ડ ઇઝ to be with the Lord at all times, nothing else. Bhagavan. Daek samaya <makes> Bhagavan saath revu che. Do not want to remain. No, no, no, no. Uh, There no, no, is necessity na. not in the life. Nothing is necessary. No, no, no. Say Chakra. <makes> Chakra oh. <makes> outche. Chakra <makes> humo oh. dae so. Chakra humo dae so. Chakra humo dae so. Chakra humo dae so. Chakra humo dae so. If you are done, you are done. If you are done, you are done. Because you leave the house. ભગવાન આ બધાની કાળજી રાખશે છોકરાની રાખશે બધા ની રાખશે એમ કે શું ભગવાન ભગવાન કઈ શક્તિ ના મળે કોઈ પણ જાત ની શક્તિ ના હોય તો ભગવાન આમાં અને આનંદ શક્તિ હોય તો ભગવાન ના માટે સંસાર ચલાવવાની કોઈ પણ પ્રકારની શક્તિ નહીં ઘર ચાલે છે કોણ ચલાવે છે So who is એ નહીં આપે એ તો આપણે વાર્તતા જાણી છે વાર્ષિકતા એટલે જે તમારું છે જે તમારું કાર્ય છે ના ના આપો ભગવાન ના કાર્ય તમે ના પડો think so you differentiate between two don't try to assume and that's why I mean, dead dead say, from no, in that way in a very imperfect language in a language we know it's an account of my own misgivings doubts i may think that i am doing and so whenever i think that i am doing then the come problem comes that uh, i am uh, this is uh, i feel and i feel uh, so that a disturbance so i think but the main point is <laughs> the chicken logo and સાચી વાત જવા માંગી ત્યાં સાચી વાત બધી ગપ માં ચલાવી છોકરો છોકરા ને પેરે મારો છોકરો મારો છોકરો મારા ભાઈ દીકરા દીકરો અને મરી ગયો ભાઈબા ને માર્યો એવા નલાયક લોકો ભ્રાંતિ જાય ખરા ભગવાન ઓરખાય જોઈએ વોટ ઇઝ ધ મેમલી વોટ શુ મેં હલો સો કરવું જોઈએ આનો ઉપાય શું કરવાથી કરવાથી દાબંધાયા છે બાય ડુઇંગ યોર ઇનવોલ્વ યોર કોમિક યોર થિંકિંગ ઓફ બીંગ યોર હેલ્પ ધ હેફટ ફોર યોર સેલ્ફ થિંકિંગ ફોર ધ વર્લ્ડ ટ્રાઈંગ ટુ ફાઇન્ડ ઇટ આઉટ યોર કોટ ઇન યોર સેલ્ફ ઇન ધ હોલ અફેયર આમાથી નિકાડવું કેવી રીતે તમારે બધા બંધાયેલા હોય આમ આવી છોડ ને છોડ ને ત્યાં જતો આવતા હોય તારે બધા સરસ થાય